બાળક એનો પુરસ્કાર કરવો ને બરોબર બરોબર કયો પુરસ્કાર કરવો જોઈએ એનો પુરસ્કાર ભગવાન મોક્ષે જવું હોય જે કઈમાન મા થવું હોય તો એનું મૂળ કારણ છે બસ બીજું રૂપ તો આજ આખું અજ્ઞાન ના છે પોતે કોણ છું એનું માન નથી ને એનું અજ્ઞાન બરોબર હવે આ શોધકાળ મારા જ્ઞાનીઓ હોતા નથી કોઈ કાળે જ્ઞાની એટલે દુર્લભ દુર્લભ દુર્લભમાં પણ ના હોય તો મનમાં રોજ એક રોજ બોલ્યા કરજે મને જ્ઞાન પ્રાપ્ત થાવ મારે બીજું કઈ જોઈતું નથી મને જ્ઞાની પ્રાપ્ત હો બીજું કોઈ જવું બસ મારે જ્ઞાન થવું જ્ઞાનની મારે જવું નથી જ્ઞાન મને જ્ઞાન પ્રાપ્ત થઈ જવું જ્ઞાન એટલું આવે પાછા આપણે બીજું બધું સાધન હોય ને શું કરીએ જ્ઞાને આપે બીજું આપે જવાબદારી હોવ રે જેમાં રેલવે ગાર્ડ હોય છે ને એ જવાબદારી એ જવાબદારી હોય પાસે લીલી પ્રત્યે રંડિયા હોવ બરાબર એટલે જ્ઞાની પ્રાપ્ત થાય એટલું જ માર્ગ માગ કરવાનું ભગવાનની પાસે મૂર્તિ પાસે દર્શન કરવાનું કારણ કે જ્યાં સુધી જ્યાં સુધી પોતાનું આત્મજ્ઞાન થયું નથી અમૃત નો દર્શન થયા નથી અમૃત નો અનુભવ થયો નથી મૂર્તિઓ છે કોની છે આરોપિત ભાવ છે ભલે આરોપિત ભાવ છે આ જગત બધું આરોપી તમે ક્યાં ગીતે લાવશો આરોપ કર્યો મારે જ્ઞાની ના મળ્યા ને અજ્ઞાની મળ્યા પણ તે કેવા નિષ્પ્રિશ કે નિષ્પ્રેશ કોઈ પણ પ્રકારની લાલચ નહી હા દાદા બરોબર આપણે એમને શું ચશ્મા લાયા દઈએ તારે કે છે ભાઈ સારા છે પણ એમ ના કે તમે આ ચશ્મા લાયા જો લાયા જો થઈ ગયું મંડે નહીં એટલે નિષ્પ્રહી ગુરુ જ્યાં સુધી જ્યાં કોઈ લાયા લે ત્યાં સુધી એમને એમ સલાઈ લે શું થાય એમને એમ ચલાવી પણ બિલકુલ સલાહ ના લે જ્ઞાની જેવું ના હોય ઠાકોર મનમાં ભાવ થયા ઘરે પેપરમાં કઈ એમને મનનું ભરે દશા પણ નિષ્ફળ નથી તો એ ગુરુ આપણે ચાલો સમજે ગુરુ શા માટે કરવાના કારણ ના પ્રતિધર્મ નથી પણ નિષ્ફળતા ગુણ બહુ મોટો છે શું છે નિષ્ફળતા બહુ મોટો છે સમજે ને પછી બાર જોડો યાદ કરીએ લઈ જશે શું થશે ને તે યાદ આવી લોકોને પૂછ્યું કેમ આ લોકો લાદી નહીં થતા તaget nu chu kare joada upar mare photo ne jam chappal ne photo aade le chhe ave aavu budu kare seri camera rahi tan gapu na dia murti e gapu na dia tu aa guru guru e gapu na dia tu guru guru e gapu na dia nani guru e guru ne guru gapu na dia to apna laav chu na ho ane નહી તો આપડે કઈ બાપજી બહુ હારા માણસો મને તો કોઈ મારે બોલ્યું નથી એવું લાગે એટલે આપડે બોર તો બોલવું વાળો ધમાકી હોય ને તપસ્વી હોય ની લાલસાય ને એ ધમાકી હોય નામી જાય તપસ્વી નું નામ ના દેવું આ બીજા બધા નું નામ દેવું તમે એ નાતના હો તો તમારું નામ દેવું એ જાતના તમે હો પો પોતા જાતિ મિલન હોય તો વધુ નથી પણ આપણી જાતિ મિલન હોય નહીં આપણે તપ કરવાની શક્તિ ના હોય અને આપણે એને જોઈશું બઈએ તો હું ઊંધું નથી બધી જાતિ પ્રકૃતિના લોગ છે કેવું છે બધી જાતની પ્રકૃતિ એ કઈ મોક્ષે જતા મોક્ષમાં જતા આ તાપ ભગવાને કહ્યું ભગવાન જ્ઞાન દર્શન સારી રીતે એ જેના જ્ઞાન દર્શન તપ ચાર પાયા હોય ને એનું બહાર કશું ના દેખાય ના દેખાય ના દેખાય થી સમજાય હોય છે અને બાહ્ય એ સંસાર નું કારણ છે શું બધું બાહ્ય જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ સંસાર નું કારણ છે શું છે એટલે ઉર્જોગતિ નું કારણ છે કુંડવાનું કારણ છે સ્વન હોય નહી આત્મા ને વેદન હોય નહિ આત્મા તો પછી અસાતા વેદે ને આત્માના તો એ આત્મા નહીં આત્મા પોતે દેવતા મુખ્ય દેવતા ઠેરી જાય દેવતા ઠરી જાય દેવતા ઠેરી જાય જે સુખ નું વેદન કરે છે તે અહંકાર નો અહંકાર કરે છે બરોબર છે સુખ વેદન કરે છે અહંકાર ના બરોબર છે પણ દાદા દુઃખ જે આવે છે દુઃખ એ અહંકાર જ વેદન છે અને અહંકાર પણ અંગાર ઉભો કરતો નથી અહંકાર અને અહંકારો અહંકાર હોય ને હમકુ ક્યાં હમકુ ક્યાં હમકુ કઈ શીખાડ અમકુખ શીખે છે હિમાલય ઉપર જતો દિવસ માં અહંકાર મને બહુ દુઃખ કર્યું એ ખાલી અહંકાર કરતી એટલું જ કોઈ દડો વિષય બોલ્યો નથી કોઈ દડો કરશું જ કર્યો નથી અહંકાર કરે છે એટલું જ અહંકાર ખાલી અહંકાર કરશે સાતાવીસ ની એ આત્મા ભોગવે છે આત્મા ને ભોગવાનો હોય નઈ શરીર શરીર શરીર ભોગવે છે અલંકાર ભોગવે છે શરીર એ ભગવાન શરીર જળ છે શરીર જળ છે જીવને થાય એવી શું છે એ અહંકાર મને મને અસતા વાય છે આ આ ખોટી બિલીપ જતી રે છે આત્મા નહી આત્મા આ તો કરે છે વ્યવસ્થિત કરે છે ને કેર છે હું કરું છું એ રોંગ બિલીપ બેસી ગઈ છે ને સમજાય છે એટલે હું કરતા પણ હમ ઉભું થયું મેં કર્યું આ કામ તેનું ફળ ઉભું થયું તેના ફળ ના સાતા વ્યક્તિ આ બધું ઉભું થઈ ગયું ધણી આપડે પોતે ધણી હોવું આપડે કારણ કે મિકોની ભૂમ નથી કોઈ ટેબલ ગગડાવું ના આપડે કોઈ ટેબલ ગગડાવે સમજાય છે કરવામાં આવે છે ઉદય કર્મ કરાવું કઈ જાત નો માણસે એ તો ઉદય કરાવે છે બીજા થાય નઈ એ તો હું જ કરું બધા ત્યાં તો પુર્યા પછી ઉદયભા જે લોકો છે બાળ સાહેબ કઈ છે કે વિચાર હતા એક પ્રતિક્રમણ ઉદાર નતા રાખતા બરોબર હતા પ્રતિક્રમણ ઉદાર નતા રાખતા કારણ કે ક્રિયા ક્રિયા એ પરિણામ છે સમજણ હોય તો કામ ચાલે અને તે અને તે અહીંથી થોડોક છે તે આયેલો હોય તો બસ બસનો વ્યવહાર મુંબઈમાં ક્યાં નથી મળે કારણ કે ભાઈ અમુક વિરાટથી અમુક આગળ આવ્યો અહીંયા રસાઈના રસાઈ કાળી ના વરંગી રહે બરાબર બસનો વ્યવહાર જરૂર પણ આવ્યો તો વિરાટ જતા તો આગળ પારઘર રહ્યો રહ્યો કે તમારે બસ મોકલો બસ મોકલો કંઈ ચાલે છે નવા દાદા એને આવવું પડે વિરાટ ની એટલે પાછું ભગવાને એવું કહ્યું છે કે એટલબ પ્રતિકોળ ઊભો થાય નહીં કે નિષ્ઠાર્થ ઘટાય કે પણ મિત્ત થી નિષ્ઠાર્થ ઘટાઈ અને એનો અમુક લેવલ આવી ગયા પછી જાગૃતિ પણ થાય તેમાંથી જાગૃતિ પણ થતી દાદા મીઠ્યા સુધી મિથાર્થો ઘટાય ને જરાક નહીં પડી પૂરી પાછી ઊંડી બિલીફી સમજણ બિલીફ બિલીફ હવે રોંગ બિલીફ ને રોંગ બિલીફ ઘટાયું જવું છે એવું નહીં મિથ્યાતર થી મિથ્યાતર ગાય એટલે શું કહેવાનું છે કે આપણે આ નર્મદાજી છે ને તે હવે આગળ પહેલા પહેલા પહાડોમાં નીકળે છે ત્યાં પહાડોમાંથી બધું મરમ તૂટી પડે છે બધી પાણી બહાર આપવું બરોબર જુદા પાડીને ગતે સામ સામ થી કેમ લઈ જાય ગતિ અને અહીંયા આગળ ભાડું જાવ ગોળ થાય એ તારે જન્ વેદાંતમાં પણ આવે છે મોક્ષ બે જગ્યા છે ત્યાં કયું સંગીત બંધ નથી પરિણામ ને કશું કરવાનું ના થાય ક્રોધ ને વાતરે વાતે કરીને પાછી નાશ કરવામાં આવે તો બે રસ્તા એક તો અજ્ઞાનતા જ્ઞાન થી બધું જતું રહે બરોબર હવે જ્ઞાન ના થાય એવું હોય છતાં ક્રોધ કાઢવો હોય કોઈ માણસ ને મને કેમ થાય છે કપ્રકાપી ફરી પૈસા કાવી પડે ને કારણ કે પૈસા મને શું વાંધો છે બેંક માં સેન્ટ ના એ થઈ રે ખરાશ લો એટલે લોભ ને મોડો કરે બીજું મોડો કરેલા હોય છે પણ એનો બાપ ઇગોઈ જમતી પાછો આ બધાનો કર્યા નો ઈગોઈ જમસ્તુ જાય પાછો કર્યું મારા કરતા ને પછી કેવું છે ભાવના કરી દોડ વર્ષ સુધી શાંતિલાલે શાંતિલાલ બના પ્રત અને મને કહેતા હતા મને કે પુસ્તકો વાંચ્યું પણ પુસ્તકમાં મને એમ કઈ લાગ્યું નહીં આપણને આપણું ભાવ નીકળે લાગ્યું નહીં પણ મને એક વાક્ય બહુ ગમ્યું એમનું કે ભાઈ તું જ્ઞાની પુરુષને ફરી કાઢી શોધમાં બીજું લખ્યું દબાણ બરોબર તમે જો આ લોકો તો કેવાદુષ્ટગવ લુ જઈને ગૌરવું જઈના વાઘરાય નહી વાઘરાઠા હોય કે સીધી પેદાશ ની પણ માટે આ જ્ઞાની એ ના હોય એમને જેને સંપૂર્ણ ઇકો ખલાસ થાય તારે પદ પ્રાપ્ત થાય એટલું નહીં ઇકો પડથાયો પણ ના હોય એ માં તો ના હોય ના હોય પણ એનો પડસાયો પણ ના થાય શું કઈ જ્ઞાની કુષણ જેમ હોય તો હોય ના હોય ના હોય પણ એનો પડતા પણ ના શું કઈ આપણે જોઈએ કાંતિલાલ તો શું કરવું પુસ્તક મને વાંચતો હું છે મૂર્તિ વાવું કરે તો કહ્યું બીજું કઈ શોધ પણ મને કઈ જડતા નથી મારામાં એવી એકલ નથી કે મને જડે માટે તમે જ ફોડી આવો ત્યાં દોડ પછી ક્યાં કર્યું તાર મને જડ્યા કે પછી ખૂબ રડતા તાર ખૂબ રડ્યા હતા તમે વળદ્રા જોણ્યા નહીં અથા સુધી દુઃખ પડ્યા હા મા હા દુઃખ આ તો જ્ઞાન આપણે સુખનો અપાર નથી કે જ્ઞાની પુરુષ ને તો વર્ણન ના કરી શકાય વર્ણન વર્ણન કરનારું વર્ણન ના કરાયું ટીર્શનકરો જો માન આપ્યું હોય ને આ જગત માં તો મે સંઘને માન આપતા કરો હે સંઘને માન આપતા લાગે ઠીક સંઘ સંઘને માન આપતા તો નહીં સંઘને તો સંઘને તો પ્રાપ્તિ જ દેખાડી પ્રાપ્તિ જ રાખે